સાક્ષાત દર્શન એ પણ ભગવાન વચ્ચે થાય છે એટલે નિષ્ઠાનો અભ્યાસ તો થઈએ કે ગુરુ કઈ કે તો આગળ પાછો સંકલ્પ ન થાય અને મનમાં બીજો ઘાટ નો થાય તો એમાં નિષ્ઠા કેળવાની એમ થાય પણ આ ભગવાન ના દર્શન નો એમ કેવી રીતે અભ્યાસ કઈ ભગવાન ની મૂર્તિ આવે એનો થતો હોય છે આજે નિષ્ઠાનો અભ્યાસ કેળવો એની આ શાળા પ્રયોગ શાળા કેવાય એમાં ભગવાન અખંડ અખંડ ચિંતવન કે ભગવાન નો સાક્ષાત્કાર દર્શન કરવું હોય તો એનો અભ્યાસ કેવી રીતે એટલે એ તો દેખાય છે કે મહિમા મહિમા ગુરુ નો ખોટો નથી પણ ગુરુ જોઈ કર્યા છે કે એમને આમ એનું પાત્ર કેવું છે શિક્ષક પણ શિક્ષક એમ ગુરુ માં એવું છે એટલે એ કહ છો કે નિષ્ઠા કેળવ્યું હોય તો એમાં તો બધે ફીટ આવી જાય છે કે આ જ્યાં સુધી ગુરુમાં સંશય થતો હોય કે એને આમ ફેર પડી જતો હોય તો ભગવાન જયારે મૂર્તિમાન હોય ત્યારે એમાં ફેર પડી જાય એટલે પેલા તો આ નક્કી કરું. પણ એમ ભગવાન માં નિષ્ઠા માટે ગુરુ નું ભગવાન ની અખંડ સ્મૃતિ રાખવા માટે લક્ષબી નારાયણ થવા જોઈએ પછી મૂર્તિ બરાબર છે એમાં આ જગત ભૂલ ભરી જાય બધું અને જ્ઞાની નો શ્રદ્ધા હોય પણ શ્રદ્ધા અસ્થાને વહી જાય ભગવાન નો સે છે પ્રીતિ થઈ તો પછી ઓલી માં કેવી રીતે નિર્દોષતા ભાવના ઊભી થાય ત્યાર પછી પ્રીતિ થાય ગમે એવું એને રોલ ગોલ ચલાવી બરાબર બનાવી દીધું હોય પણ શુ હોનામાં જોવી તમારી વૃત્તિ હોય ત્યારે સામી શુદ્ધિ ગુણતન ધી શુદ્ધિ ત્રણ પ્રકારે જોવી જો ત્રણ પ્રકારે જોવી ત્રણ પ્રકારે જયારે જોવાની કહી સીધો વિશ્વાસ ધરવાની ના પાડી સીધો વિશ્વાસ હવે એટલી શક્તિ મુક્ ત્યારે ત્રણ પ્રકારની શુદ્ધિ જોવે આ બધા પ્રશ્નો એમાં આંટી વાળા છે કે એનો તરત આમ બોલ્ય નિર્ણય કઈ નો થાય બોલ્ય નિર્ણય નો થાય એટલે એને ફળે નહી એટલે જ એમ જ થાય છે કે નિષ્ઠામાં અભ્યાસ કરવો ઈ તો હૃદયમાં ફીક દહી જાય છે એ ભગવાન નિષ્ઠામાં સહાયરૂપ થઈ જાય છે એ પ્રમાણે પરિણામી જાય પણ ભગવાન અખંડ દર્શન કરવું હોય તો એનો અભ્યાસ આવેતા પેલા એના અંતરીયાદ આવી જવો જોઈએ માલિપામાં પ્રભુ બેઠા છે અને આ રાખે જેટલી બધી વૃત્તિ નિર્મળ થાય ત્યારે પછી ગુરુમાં ઈ ફાવના આવે गुरु नी शुद्धि त्रक प्रकार शुद। प्रकार अपने आ कथा वर्ता कीतन बढ़ करता शुद्धि नो वेपार अट्ले गिये तो आग न बताए આગળ વધવામાં પેલી શુદ્ધિ જોઈ કીર્તનોમાં એવું સરસ ઉઠવાઈ ગયું છે એ મોટા સાધુ વિશે એટલે એને હું જે આપણને ન હુજે જો આ જગતમય બાબા સંતો બેજ જે કોઈ ગુરુ નો મહિમા ગાતા હોય એ લગભગ એક દેશી જ એનું ચારે બાજુ જોવાનું કઈ વિચાર જોઈ ક્યાં એથી આગળ કોઈ બતાવનાર નથી શાસ્ત્ર ની ખબર નથી બધી વાત બરાબર છે પણ મુખ્ય પોતાની શુદ્ધિ પેલી કરવી જોઈ કે હું પાત્ર કેટલો થયો છું એ પોતે નથી બીજા ઉપર કઈ જોવાનું હોય મમુક્ષુ ની લાયકાત તો જોઈએ ને લાયકાત શાસ્ત્રો માં લખી છે નિર્મળ જયારે કેળવાય ત્યારે મમુક્ષુ કેવાય ઈ થવા તો આપડે તૈયાર નથી પેલી તૈયારી તો કરવી પડે એક કટકી ઉડીમ લઈ લે તો શું ખબર પડે વિશ્વાસ જ કરે નઈ પેલા અને સોનું તો એક જળ વસ્તુ છે આઈ ને રડવાનું છે અધ્યાત્મ તો છે નહી આ તો અધ્યાત્મ છે જો આપડે આ બધા બેઠા છે શું તૈયારી બોલો આ કપડા રંગી લીધા તૈયારી હે મે રોટલા આવડી પછી પૂરવું પડે જાવ પેલી પોતાની ભૂમિકા તો જોવી જોઈએ ને એ ભૂમિકામાં જરા ગયા જે મૂંજાણો એટલે હું મૂકશું નથી શબ્દો નથી મુક્ત તમારા બેન આવ્યા છે રડે છે ડરવા છે ત્યારે સમજાય આવો ઘડી કાલે ની નો એને બે બાજુ મન ગોજવાતું હોય ગુરુ કે આપડે માનીયે નહીં એ બરાબર નહીં દેહ ના સંબંધી ની વાત કરવી આપણે દેહ ના સંબંધીને છોડી દીધા બે પ્રશ્ન બે બાજુ બઉ કીર્તન બોલી દઉં જો કીર્તન બોલી દે તું આપણે વાતું કરી કીર્તન બોલાતું હશે મોઢામાં પાણી આવી જાય સંબંધી દેખાયતા તો કીર્તન બોલાય એટલે મુક્ષુ પેલી પોતાની શુદ્ધિ કરવી જોઈ પછી ગુરુની શુદ્ધિ પણ પેહલા થી ગુરુ માં જોવા બેઠો જોઈ શકે મુક્ષુ કેવો મમુક્ષુ લક્ષણ શ્યા એની પેલી તૈયારી એટલે આ દર્શન ની ખોટું નથી અને એ બધો અભ્યાસ આ સ્કૂલ કરવાનો તમે દેવલોક માં જઈને અભ્યાસ કરશો બદ્રિકામાં જઈને શેદ માં જઈને એ આલોક માં આ બધું ચિંતિત થઈ ગયું છે એટલે હોય છે પણ મૂકું કેવા હોવા જોઈએ એવું એને જ્ઞાન કોણ આપે છે એટલે એને સાધન મળતું નથી જેટલું છે હું ભૂલો એમ કોઈ કબૂલ કરે પલા ભૂલો કે જેટલું આ છોકરા નથી મીણ કે વારતા એમને મીણ કે ગુંદેહારી રીતે પાંચ જણા થઈ ત્યાર પછી ભગવાન ના માર્ગ માં સીધો કોઈ રખો ધર્મ ધર્મ ધર્મ પડાય પણ આને હાચવી દો આને જરા મુશ્કેલી આવે તો હરખો આવે અને ઈ ખરેખર તમે કહો છો એમ નિષ્ઠા કેળવાયું છે દર્શને આયા થાય છે વૃત્તિ બદલી જાય પણ એવી તૈયારી કરવી પડે ને તૈયારી અને એ મુક્ષ થઈ ને એ દ્રષ્ટિ વાપરેશ પાછ આગળ ચાલુ નહી એની આંખ એના મગજમાં ધ્યાન કેલું ખરાબ એટલે ખરાબ નું જ ધ્યાન છે જેનું ત્યાંનું નબળું છે આખી ઇંચે એટલે નબળા જ દેખા છે જો સ્વામી એવો શબ્દ વાપર્યો છે ગુણા નું ધ્યાન અને દોષા નું ધ્યાન વ્યક્તિ માં ગુણા નું ધ્યાન અને દોષા ધ્યાન જ્યાં દેખે ત્યાં દોષ જ ખોટું નથીષાનું ધ્યાન એ આવો નથી ને અને એનો સમાગમ કરીએ તો શું આપણને મળે અને દોષ ને પેલા જોવાના હોય પછી એને તારકીના પછી ગુણા નું પછી એનો સમાગમ કરતા આપણે શું હોય ભાઈ બંધ હારા લાગે કે ભણતર જ નાનાથી ભાઈ બંધો એવા મળી જાય શા માટે આપડે આ સમાગમ માં ભૂલા પડતા નથી એટલા માટે પછી એનું ધ્યાન ન તમારો પ્રશ્ન હાથો છે પણ એ બઉ તટસ્થ ભાવથી ઊંડાણ માંથી તપાસ આવે કેમ જોશીભાઈ ગમે એવો માણસ હશે એમાં કઈ ભૂલ હશે હશે પણ ભૂલો વિભાગીકરણ છે અમુક ભૂલો જોવા જેવી જાય અમુક ભૂલો જોવા જેવી નથી ભાગ ત્યાગ કરતા શીખવો જઈ જહાદ નો મર્મ જાણે જોદા જહાદનો જહદ અને અજહ એક છોડી ના શકાય અને એક છોડવા જેવું દઈ ને ઓળખી જવા જોઈ છોડી શકાય અને છોડી ના શકાય દઈ ને ઓળખવા જોઈએ શ્રી કૃષ્ણ ભગવાન ની લીલા સંસાર ને મળતી છે જગત ને મળતી ખરું ભક્ત ની દ્રષ્ટિ એમાં જગત જ દેખાતું નથી ભગત એ લીલા ને દિવ્ય જ માને જો છે જગત ની દ્રષ્ટિએ તમે આ સ્ત્રોત્ર ગોખો વામ બાત વામ કબોલો હવે તો આ સંસારી જેવું છે એમાં ભગવાન પણ ઉગ્યો વામ બાદ વામ કપોલો જો लीलाज एवी जो हमूक छुटे पोता घर म न होती मव गुण आवगुण आए जे घर मैंने अवगुण तो आए कारण दृष्टिज बीजी या कपोल काल के आ बदी बात संसार तुच्छ थी गई हो कल्पेज नहीं સમજવાનું ભાવ આપડે હજી ઘણા નીચે થઈ થોડા જગત માં ક્યાંય શાસ્ત્રો નતા તો લખી જાય દોષા નું ધ્યાન ગુણા નું ધ્યાન ગુરુ ની શુદ્ધિ ને શિષ્ય ની શુદ્ધિ ને બતાવે છે ને આપણે પેલી ગુરુની ની શુદ્ધિ જોતા પેહલા શિષ્ય પોતાની શુદ્ધિ જોવી હું ભગવાન અને ભગવાન ખાતર નીકળ્યો તો પછી કોઈ રે ઉગારો મને કાળ થી સો આશીષ થી ઈ પોકાર આવેલું તો અહી બરાબર હલકું નથી હાલો બીજે જ ત્યાં હરખું આવે ત્યાં બંધ કરીને એ મુખ શું છે મમુખ માં એ શબ્દ જ ન આવે કેમ લક્ષણ આવતો અમારે સમજાવવા પડે ને પગ સ્વામી નારાયણ સ્વામી નારાયણ આય નમો ન શ્રી હરિ કૃષ્ણાય નમો નમા શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમા સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે हरिभक्त सभा पथा सा योग वेदांत पंचरात्रास्त्र कर स्वरूप ने समझे पूर्व ज्ञा कहवा मुक्ता महाराज बोला शास्त्र ने पदवीश महे चौबीस तत्व जेम भगवान विना कई करनेर्थ नहीं जीव ईश्वरे सहित चोवीस तत्व क्षेत्र कहे पदवीश मे भगवान न कहे योग शास्त्र है भगवान ने સમજાવી દઉં થાય આમ આ મૂર્તિમાં દેખાવા ગયું દેખાય ને બધા આપડે દેખાય કે નઈ દેખાય બધું આમ ને વાંચીયે ત્યાં આખા તરવરતું હોય તો જાણ્યું કહેવાય સાંખ્ય શાસ્ત્ર તો ને આમ તો નામ તો નામે જાણતા હોય આપડે અને જરાક ઉમર હોય એટલે સાધુ શીખવતા જો કોઈ કે મારા મૂરખ જો અથવા ગમે તે કયું તરત આમ યાદ આવી જવું છે કહ્યું કીધું અને કેને કહ્યું કીધું હોય કે નક્કી કરવા જઈને એ નક્કી નો સાય છે સાંખ વાળા ને બે જ્ઞાન હોય નું જ્ઞાન હોય સાંભળનારા નું જ્ઞાન હોય કે જંગલ માં ધ્યાન કરે એમ શિકારી મૃ પાછળ ભણેલો મૃ ત્યાં થઈને દોડ્યું શિકારી આવ્યો કે આને હશે કેમનું જીવ એટલે આવડે હસ્યા પણ છે બોલે ધમકાવે ત્યારે ખીદાઈ ગયા હશે નહી હસિયા આ તું કે ભાઈ કેગલું પણ કોણ ગય તું ગે હું ક્યાં કઈ નથી આવી ખીજાડો નહીં અને આપડે જરાક અપમાનું વાચક બોલે ખીજાઈ સાંજ જ્ઞાન ગયા છેવટ માં કે છે કે ભાઈ કોણ બોલે તો પણ તે જોયું છે ને એ જોયું નથી આખે જોયેલું બોલ નહીં પણ હું ક્યાં બોલું જેને જોયું એ બોલે હું બોલું સાધુ માં પેલા ઉતાવળો ઠંડો રહી જાય એટલે સાધુ શીખવે મું જાવું નહિ એ જાણે કા બોલે છે ભલે બોલે ઈ ક્યાં બોલે કોણ બોલે આજે નું આવી રહ્યું કોણ બોલે કોઈ બોલશે કોણ બોલે બોવ છે હોલે એના વિભાગ શોધો હોય ને વિભાગ ના ના બોલે કોણ નથી નક્કી નથી કોણ અગ્નિ કોણ અગ્નિ અગ્નિ કીખા ઈ બે જણા ની તકરાર ને આપડે કી જાવ બોલો અગ્નિ અને દીખભે દીખભ એમાં વજમાં આવડો થાય બોલો એ આપણે નક્કી કરી રહી ગયો પંચીકરણ નાષ્ટકો છે એ નવા હવે અને કંડે કરાવતા બોલો જયારે કંડે કરી ગયા હવે કોઈ ફરિયાદ લઈ આવે તું ક્યાં ફરિયાદ લીધે ની તકરામાં આપડે શું વેદાંત વેદાંત માં તો સમજો ને ભણસો ખોળ પડે ભણાવો હોત બસ જો અર્ધો સંપૂર્ણ કુંભમ આવે અર્ધો ઘોર પૈતી શબ્દમ ઘરો અર્ધો ભીડો હોય પાણી નો હલાવો તો બોલે અને સંપૂર્ણ કુંભમ ભરાયેલો હોય એને હલાવો તો બોલે શું ગોહિતભાઈ હોળી ભાઈ આ તો કે તમે પૂછો છો ને એટલે કોઈ સાધુ બોલતા નથી એટલે બધા ભરાઈ ગયા એમ ભૂરાય પૂરા થઈ ગયા પોતાના આત્મા સમજીને ભગવાન ધ્યાન કરવું એમ કહે છે અને વેદાંત શાસ્ત્ર છે પુરુષોત્તમ નારાયણ છે તે વાસુદેવ સંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમન ચતુર્વ્યુ રૂપે થાય છે ને પૃથ્વી વિશે અવતાર ધારણ કરે છે नव प्रकार करे कल्याण भगवानी बीजा तरण शास्त्र ने मुकी ने एक सांख्य शास्त्र कर भगवान, भगवान स्वरूप ने समझे तो ये बांख्य शास्त्र में जीव ईश्वर ने तत्व नोखा नहीं क्या જયારે તત્વ નો નિષેધ કરીને તત્વ થી પોતાના જીવાત્મા નકો સમજે ત્યારે પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ના સમજાય અને જો અને જો એક ભગવાન ના સ્વરૂપ ને સમજે એમાં બધું સમજાઈ ગયું ને ભગવાન અને યોગશાસ્ત્ર સમજાય સ્વરૂપે તો એ દોષ આવે છે યોગ શાસ્ત્ર ભગવાન ને મૂર્તિમાન કયા છે તેને પરિચિન્ન સમજે પણ સર્વાંતર યામી એને પરિપૂર્ણ એવા ના સમજે પરિચ્છિન માં શું કેવી રીતે પરિચ્છિન એટલે પરિચિન્નિચિન્ન નથી એ સમજે છે મર્યાદામાં એટલે આટલા માં જ અને આટલા માં નહી એમ બોલાવી એવું વેદમાં યોગશાસ્ત્ર માં સિદ્ધાંત પરિછાવ તમે વધાર્યા આવો આવો આવો ખરું અને એક નથી આવો આવો બેન આવો આવો તો બે હર થઈ ગયા પણ એક આવવાનો અર્થ બીજો થાય એક નો અર્થ બીજો થાય ઉચ્ચાર કરો ત્યાં અર્થ બદલી જાયો ઉચ્ચાર કરો ત્યાં અર્થ બદલી જાય એમ શાસ્ત્રો જે શબ્દો છે જે ભાવ લખાયા એને ઈ ભાવ જોયો એને આપડી બુદ્ધિ પ્રમાણે ન ગોઠવાયા અપરિચ્છે પ્રગટ અને પ્રચંડ ખબર પડે છોપાયેલું હા નોતું દેખાતું એ દેખાણું એટલે પ્રગટ્યુ કહેવાય અને ઓયલું પ્રચંડ કહેવાય स्वरूप निर्गुण क्या निराकार समझे, सर्व सर्व समझे पर प्राकृत कर चरण आदि के रहित दिव्य अवयव सहित वेदावध शब्दा शब्द हाव हाँचो પણ હવે હવ ની મેળે નક્કી કરેલા અર્થમાં એને ઘટાડે છે એટલે આ વિખ્વા છે એનું નામ વેદાંત હવે હવ રીતે જે ગુથવો ઈ વેદાંત થઈ જાય એટલે આવડી આ માથા કુટવત માં આવી નહીદ નો નિર્ણય એનું નામ પણ સ્વામિનારાયણ ધર્મ કયો તો સ્વામિનારાયણ કહી ત્યાં કોઈ કેસે સ્વામિનારાયણ ધર્મ સમજાવો ને શું કેવાય સાધુ થઇ ગયા પછી શું સમજાવે બોલો તમે હું સમજાવો તમને પૂછો કઈક જાણતા હોય મહારાજ નું કઈ શું કહો જીવન ચરિત્ર ને એમાં ધર્મ સમજાય નિયમો છે તમે બીજી રીતે લક્ષ્મી બીજી રીતે નો ખેલી બીજા બીજી રીતે નો કે સ્વામીનારાયણ ધર્મ કેવી રીતે સમજાય એમ વેદાંત છે હવું વેદાંત વેદાંત વેદાંત કુજ્યા કરે અને જેમ જેને ઠીક પડે લે ગીતા નો શ્લોક આવું પ્રથક પાલા પ્રવદન દેન પંડિતા નથી આવતું પછી હું આવ્યું સંખોગ પૃથક બાલા પ્રવદન દીન પંડિતા ઉભયો રી દ્રષ્ટોંધા ધનયો શાસ્ત્રો તત્વ દર્શિ તત્વદર્શિના કેવા સરસ શબ્દો આવે છે સંખયો ગૌ પૃથક બાલા જે શુદ્ધ બુદ્ધિ વાળા પંડિત એટલે શુદ્ધ બુદ્ધિ વાળા પુરુષો એ ગૌ પૃથક બાલા એ કોણ પૃથક કે લોકો એમાં બાંધે છે સંખ્યો ગૌ પૃથક સંખ્યા આવે છે યોગ આવે છે એ બંનેશાળી માણસો તો હરખાય અને મૂર્ખા પાસે છે જોખ્ય યોગ બ્રગાલાબંધી ન બંદિતા પ્રબંધે એટલે વિસ્તાર કરે નહી નહી બકવાદ કરે સંસ્કૃત નો અર્થ નો વ્યાકરણ વિના અર્થ થાય નહી તમારા બાળો મારું એના વ્યાકરણ વિના વ્યાકરણ વિના નો શું કેવાય લીના નો આંધો આંધો આંધળો અને લંગડો સંસ્કૃત નો વ્યાકરણ વિના અર્થ થાય નહીં હવે તમારા બાળકો મારું એના હે વ્યાકરણ વિના વ્યાકરણ વિના નો શું કહેવાય લંગડો અને ન્યાય આંધળો એને તમારે સંઘ્ય યોગ ભગત બાલા પ્રવધન દે ને પ્રવધન બકવાદ કરે સાંઘ શું કહેવાય યોગ કેવાય એમ જે બકવાદ કરે છે અને પંડિતા વી ના પંડિતા શુદ્ધ બુદ્ધિ જે માણસો છે એ બે ને સાંભળી ને રાજી થાય છે એને બકવાદ કરતા ને ઉભ્યો ઓરપા ગીતા તો આવડી જાય વાંચો છો ને લઈ જાય કેટલું અંતર છે આ શિક્ષા મંત્રી હું વાંચી છીએ કાઢે ક્યાંથી વાનગી જરા જોવા માં આવો તમારી ઉપર વેર વૃત્તિ દીખી જતો નથી મારું શક્તિ હિન્દ થઈ ગયો અને આ દેખાય ને કુલ પાંચમણ ની ઉપાડવી હારી આ અર્થ કરવો વાળો કાલિદાસ ની ખબર છે ને પણ ઈદ તમે ભણાવતા નથી ને આવડે ભણવા માંગતા નથી કઈ મોખી નહી મન ધાર્યું ભણવું પણ ભાઈ કેમ ભણાય ને કેમ જ્ઞાન થાય એ કઈ વિચાર કાળીદાસ એના આશ્રમ માં એક કઠિયારો આવ્યો શું કઠિયારો કાયમ આવતો જંગલ માંથી અને એને જોતા હોય તો આપે એક દી લઈને આવ્યો કાળીદાસ ક્યાંક આઘા આવા જોવા બધા એના ભણનારા હશે ને એ બધા બેઠા છે માલીબાજ વ્યાકરણ ની ચર્ચા કરેસ્કૃત માં બોલતા છે આત્મા ને પદ છે ક્યુ છે આત્મા ને હવે કોઈ લો એક બોલતા બોલતા બાધ બોલે બાદ થી થાય આને આમ એવું લાગી જવાનું ત્યારે ઓઇલો એમ જાણે કે જંગલ માંથી ભારો લઈ આવે છે એટલે એને ભાર બઉ લઈ લાગે છે એ, ભાઈ બે હજી બઉ ભાર લાગ્યો શેનો તો આઘડી શું થઈ ગયો અરે ભાઈ એ લાકડું લાકડા ભાર મને નથી લાગ્યો કાળી શાળામાં તમે ભણનારા ઈ આઘડી બાધતી બોલ્યા ને ઈ મને બાધ તે બાધતી બાદ તે મને પીડા કરે છે દુખ થાય પાઠશાળા એનો વિદ્યાર્થી બોલે કાયમ આવું છું ભાડા ઉતારું છું આ દઉં છું લઉં છું હું કાયમ સાંભળું છું બધા બોલે એમાં બાધ કોઈ ની કોઈ બોલ્યો નથી બાદ બોલે અને તમે આજ બાધ બોલ્યા માટે બાધ જેટલું મને બાધે છે પીડે છે એવું બીજું કોઈ પીડતું નથી તમે કાળી દાસ વિધ્યાર્થીઓ ત્યાં તમે બધા શાસ્ત્રી ના છેલ્લા છે અને પછી તમે તમારી રીતે ખેલક્રિયા કરો એ અમારા નામ ને પીડા લાગે પછી ન થઈ ભાવનગર ભંડનગર માં અને જો એકલે પંચરાત્ર શાસ્ત્ર કરીને જ ભગવાન ના સ્વરૂપ સમજે તો એવો દોષ આવે છે ભગવાન ના વિશે ભક્તિ કહી છે તેને વિશે મનુષ્ય ભાવ આવે અને એક દેશસ્થપણું સમજાય જાય પણ સર્વાંતરિયા ની પણ ને પરિપૂર્ણપણું ના સમજાય પંચરાત્ર પંચરાત્ર શું આવે પુસ્તક પેલું બધું સાંભળવું હોય અમે ક્યાંક ખાનગી બોલે તો એમાંથી પકડી લેતા ઈ આપડે રહી ગયું અને પાછું જોવાનો ભાવ થાય પૂરું માપવાનો તમારે તો પૂર્ણ કામ આત્મારામ એટલે કઈ વાંધો જ નહીં કઈ ને પંચરાત્રિનારાયણ સ્વામી ના ધર્મ આખો દેખાય જવો છે પછી સાધુ કેવાય એકલા નો હલાય આ ફલાણું આમ નો એ ધર્મ સિદ્ધાંત છે ધર્મ તો આખી વસ્તુ જોતી સિદ્ધાંત નથી તો બોલો सर्वशास्त्र कर न समझे तो आवा दोष आए दोशास्त्री समझे तो जो एक एक शास्त्री समझने करोष आस्त्री समझने करवाए अत्यार भले भाव ओव अथड़ा में मती जाए। अथड़ा में मती जाए। आ मा जाए। एक भीजा हसे बोले पुस्तक लेती देती करता बेबंद नहीं कहते અને પછી જે બોલેન ને વાતચીત કરે એ આખું બદલી ગયું માળખું પછી એના શબ્દો બદલી ગયા ગયું ક્રોધ એ ઉડી જાય આખો એક હમળાઇ ગયો ગાંધીયારે હક મળ્યું ભાવ બદલી ગયો કે ન બદલ્યો એમ આપણે ભગવાન ને વરવા નીકળ્યા हम थे, भाव बदली जाओ जाए। बदली जाए आ, लगे हम, हम जो क्या रस्ते भगवान ने मार्गे ए भगवान तरफ क्यों भाव जगवो जगे बधाई ने के खरीद અને જગત માં ક્યાંય હું રખડતો હતો કે મારું બાવડું ત્યાં જુઓ પછી એવડાવી વખતે ધકે વઢે તો આમ ન બોલે ભાઈ તરફ મર્યાદામાં આવી જાય લોક વ્યવહાર માં પણ ભાવ બદલી ગયા બધાય આપણે જયારે ભગવાન પાસે આવ્યા ભગવાન મેળવવાના વિચારથી બેઠા અને કઈ વિચાર ન બદલે જાણ્યું છે કેમ જો સિવાય બદલવું જોઈએ કે ભાવ બદલવા જોઈએ મારાજ બોલો લ્યો માટે ત્રણ ને મૂકી દે તો ભાગ નાની અને ચારને ને મૂકી ને પોતાની મનની કલ્પના એ ગમે તે રીતે શાસ્ત્ર ને ને વર્તે અને તે જો વેદાંતિ છે અથવા ઉપાસના છે એ બે ભૂલા પડ્યા છે આપડે કે દાદા કહ્યું તો એમાં કોઈ કેતા છે અમે ભૂલા પીડા છીએ હવે કેવું કે ભાઈ અભ્યાસ કરવો જોઈએ એમાં કઈ સંસ્કૃતિ આવડે એવું નથી આ વિચારોની આપ લે કરે એમાં બધું આવડી જાય એમાં કઈ પિપા સંસ્કૃત એક ભાષા છે ભાષાથી કઈ જ્ઞાન થોડું થાય જ્ઞાન તો મગજમાં ઉતારો ત્યારે થાય કે સંસ્કૃતિ થઈ જાય પ્રશ્ન તો એજ આવ્યો કે છાસ્ત્રો જો ભાઈનો ના હોય જાણે ભણે જાણે એમ કે ન જાણે તો એને શું થાય એમ પેલા થી આવ્યો ઈ એમાં નો ઘટાડાયવું જોઈ ક્યાં છે શું એક માણસ તમારી પછી તમારે ત્યાં રહેવા આવે ક્યાંય નોકરી કરી જા આ દુકાને આ દુકાન અહીંયા અહીંયા તું નહી તમે સમજી ગયા કેવડાય ને અહીંયા આવડે નઈ પણ હું જાણે એમ હોય કે હું હવે વેપારી બરાબર થઈ ગયો છું કોલસા નો કોલસા નું પણ વિચાર કરી લેજો દાદા આપડે એવા છીએ કેવળ દેહ ભાવમાં કેવ હોય આત્મભાવ તો છે નહી પછી કોલસા ની દુકાન માં તૈયાર થાય ને હશે એવું સમજવા જેવું છે આપડે બે ભૂલા પડ્યા છે પણ કલ્યાણ નો માર્ગ એ બે માંથી કોઈ ને જડ્યો નથી માટે વેદાંતી તે દમભી જ્ઞાની છે અને ઉપાસના તે પણ દંભી ભક્ત છે ઈટી વતના વ્રતન એવી રીતે પ્રથમ પ્રકરણ નું બાવન મુદના વ્રતન